પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું નું પ્રવચન બે હજાર ચાલીસ ના બહાર સુધી ગુરુવાર તારીખ સોળ બે ચોરાશી સારંગપુર નું બાર નું વચનામૃતમ શરૂ હરિ કૃષ્ણ નમો નમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ સ્વામીયા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર પોતાના મુખાર વિદ ની આગળ મુનિ તથા દેશ દેશના સભા ભરાઈ બેઠી હતી પછી નિર્વિકારંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે साधु क्या गुण अखंड भगवान स्वरूप नीचे त्रन गुण तो अखंड रहे बीजा गुण तो आए खरा बीजा गुण तो आ गया रहे આ ત્રણ ગુણ હોવા જોઈએ સાધુ નહી અમને કીધું હોય પણ સાધુ તો આ ત્રણ ગુણ જોઈ આધાર સ્વધાર સાધુ નિષ્ફામ નિર્લો નિર્માણ નિષ્ફળ ઈ સધાર માં કેમજો સાધુ ના ધર્મ અને ગ્રસ્ત ના ધર્મ જુદા જુદા હોય સ્વધર્મ યાગી હોય આજે એટલા તમારા અમારા મિશ્ર હોય ખોટું ના એ તો તમારે ન બોલાય ને અમારે ન બોલાય એટલે સ્વધર્મ જેમ સાધુ ના ધર્મ એમ જે કીધું હોય આવે તો એ સાધુ મટી ગયો બીજા એમ કીધું તમે આત્મનિષ્ઠા અને સ્વધર્મ અને ભગવાન એટલે એ અખંડ રે તો પછી વૈરાગ ને ભક્તિ આવે જાય એમ એવો અર્થ થાય આત્મનિષ્ઠામાં વૈરાગ નો આવી ગયો વૈરાગ વૈરાગ વિના આત્મનિષ્ઠા રે એને ઘડીએ વૈરાગ આવ્યો વૈરાગ ગયો એટલે દેહ થઈ ગયો એ દેહ આત્મનિષ્ઠા કહેવાય આપડી બુ પાછી વાપરવી જઈએ ને ન વાપરા ઉતરતા નથી ને ઉપર છું બોલો આગળ પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે દેહ ની ને આત્માની નોખી વ્યક્તિ સમજાણી હોય તે કેમ આત્મનિષ્ઠા નોખી રેતી હશે देह आत्मा विकति एक समझाणी होने भगवान पा टाड़े तो टे नही जनजे आत्म बुद्धि मटी देह बुद्धि आई जाए એતો ખોટો ખોટો મનમાં ભ્રમ પડે છે પણ દેહાભિમાન તો આવતો જ નથી અને એવો જે પરિપક્વ જ્ઞાની તેને તો આત્મા જ અભિમાન દ્રઢ રહે છે હું દેહ છું હું દેહ છું પોતાનું રૂપ મનાય નહી આત્મા ની પાકી થઇ ગયો તો હું દેહ છું પણ પોતાનું રૂપ મનાય નહિ દેહ પોતાનું રૂપ ન મનાય તો એવા સગા સંબંધી છોકરા હોય તમારે હેતી હોય અને તમે એની અરે વ્યવહાર ની વાત કરો એટલે છોકરા અરે કરો એવી જ કરો મતલબ તો એનો મમત રે ને એને દબાવી ને ધખીને પણ કહેવાનો ભાવ થાય નો જાય એનું કરતા હોય તણાય એનું સગા સંબંધે કુટુંબ ના છો તમારું કયું કરતા હોય પણ ઘરગથ્થુ વાત જયારે કરવા બેસો ત્યારે ઘરના માણસો આજે જેવી વાત કરો એવી ખુલ્લી તો ન થાય એમાં તરત એમ દેખાય કે એને ખોટું લાગે આપડે કેવું નથી એ તરત વાળી લો અને આને દબાવી ખોટું લાગે ન છોકરા ને દબાવી આપણા છોકરા નથી એટલે ક્યારેક ક્યારેક દેહ ભાવ આવે ન આવે એમ નહી પણ તરત પાછું જામતો રહી હા ઠીક નરે આમ ન હોવું જાય પણ ઓળી પાછો દેહ ભાવ જાગે એટલે ઓળી પાછા એમાં ભેળા કરીને ખોટો ખોટો ભ્રમ લખ્યું દેહ ભાવ આવ્યો એ તો ખોટો ભ્રમ હતો એ તો પોતાનું રૂપ માનતો આ ઊંચી સ્થિતિ આવીને અત્યારે એને દેખાય સામાન્ય સ્થિતિ વાળા દેખાય દેખાય એને ભ્રમ ખબર નથી ને કઈ ખબર નથી પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે અને તે ભગવાન ના સ્વરૂપ નો નિશ્ચય પણ એને અખંડ ને અખંડ રહે છે પછી પછી સ્વયં પ્રકાશાન સ્વામી પૂછ્યું છે જીવાત્માન તે જોઈ રહે ત્યારે તે સંબંધી વિષય તે સર્વે વિસરી જાય છે અને અંતકરણ દ્રષ્ટા એ બેના વચમાં જે વિચારની જયારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાન ની મૂર્તિનું ધ્યાન કરવું અને મારો બે ની વચ્ચે જાય ને કઈ સમજાય અનુભવી ને સમજાયું બધા ય આપડે બેઠા છીએ પોતાના આત્મા નો વિચાર હવું કરતા હશે ક્યાં ખબર કેમ કરવો કેટલા કલાક કરો છો હવે ગુજરાતી ભાષા નું વચનામૃત છે માં આત્મા ને જાણતા જ નથી આત્મા નો વિચાર ક્યાં કર મમ જેમાંથી પકડાય નહીં જાણું આત્મા નો બોલો પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ પૂછ્યો છે પોતાના આત્મા નો વિચાર કેમ કરવો એના થી નોખું પડે તો જવાય ને એમ જ છે ને જો આવું છે કાળિદાસ પંડિત ને ત્યાં કઠિયારો રહેતો તો એ હુશાર થઈ ગયો જે વિષય તે સર્વે વિસરી જાય છે વિસરી જાય એની મેળે વિસરી જાય આપડે વિસરી જાય છે ને સ્થુલ શરીર જોયું તો વિષય જોતા કેમ ખબર પડે પણ જોતા નથી અંધકરણ કોણ એ બે ને ઓળખવા તો જોઈએ ને એમાં અંધકરણ શું કામ કરે છે દ્રષ્ટા શું કરે બે ઓળખવા જોઈએ ને બે ઓળખાય છે ને બરાબર લગભગ એક જેવું હોય એમાં ખરેખર કોઈ દૈવી નું મોક્ષું છે ને એ દેખતો હોય છે એ દેખતો જ હોય પણ બઉ વિચારશીલ હોય ને એ દેખ જેવો તેવો એમ નો કરે છે એ દેખે અને હું કોણ છું એને દેખે અ કરે અને કામ કરે છે દ્રષ્ટા આપું માલિક છે છતાં માલિક નું ઉપજવા દેતા નથી એ કામ કર્યા કરે મન બધી અહંકાર ચારે પણ એને જોતો રે જોતો રમવાકરું હોય હરફ હોય બધા એ હોય ને રમાડે છે કે નથી રમાડતો પણ એ આમ ડુકડુગી વગાડી નામથી આમ નામથી આમ કરતો હોય પણ ઓછા કેમ રમે છે એના ધ્યાન તો હોય ને પાછું પોતાને જેમ રમાડવા એમ એને રમાડે અને એમાં લાકડી મળતા શીખ્યા એ નથી આવડવા જાય તો એ અમુક લાકડી શીખી જાય હા જો બઉ જોવા જાવ ને કઈ દેખાય અને દે ધાર્યું છે सुदी भाव, भाव, करण जरूर अंदर थाए। ए प्रगटे छता इनकाम करे ने जोया कह नहीं जो टाणे ये ठेकड़ा मरे के क्रिया करे टाने आने याद आए ई टाणे याद आए का खोटा પણ એ કારણે ક્રિયા નો ના અભ્યાસ કરે ને દેખાય ન દેખાય તો લખ્યું ખોટવું પડે જયારે લખે છે તો એ પ્રમાણે થતું હોય જયારે લખે ને શાસ્ત્ર બોલો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જયારે અંતઃકરણ સામનું દ્રષ્ટા જોઈ રહે ત્યારે અંતકરણ ને દ્રષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સર્વ ના જાણવા જાણવા જુઓ આવે સિંગડીઓ બાંધી હોય મરગલા ની અને દોરડા થાળી થાળી માં એ બે શિંગડી બે બાંધ અને એની ઉપર હાલ્યો દર થાળી થાળી ઉપર એની ઉપર ઈ ઉભો હોય ઈટાણે ગામ આખું એને જોવા આવ્યું હોય નીચે વેલા ઢોલ ના નગારા વાગતા હોય જેમ વાસડે અને જોવા મળે સઘળું ગામ જોવે તો એનું કામ બગડે એટલે ચટકી જ પડે એટલે મરી જાય કાયમ ને માટે આ હૃદય આ બે વાંસડા છે એક આત્મા રૂપ અને દેહરૂપ વૃત્તિ દોરી છે તણાઈ હોય કામ બગડે પાછું શું ભગત થયા પછી તો બહુ કઠણ છે લોકો એને હખલે વાય ને ગયાસ તો કરવો પડે છે ને પણ હુટા પછી એ ત્યારે ભગવાન ની મૂર્તિ નું ધ્યાન કરું ધ્યાન કરે પછી ધ્યાન થાય પછી તો જે આખી પોઈક લેવો હોય તો લેવાય જાય પોતાનો જ માથું પોતાના ખોળામાં પડી જાય તો જ્યાં સુધી ઘાટ સંકલ્પ નું હોય ત્યાં સુધી તો સંકલ્પ સામો જોઈ રહે પણ ધ્યાન ન પણ ધ્યાન ના કરવું અને જે બાહર સ્થુલ દેહ ને વિશે પંચ જ્ઞાનેન્દ્રિયો છે તે જયારે પોત પોતાના વિષય સામા જાય છે ત્યારે વિચાર ને બે પ્રકારે કરવો બે પ્રકારે કરવું એક તો જે વિષય ને ઇન્દ્રિયો થયા હોય વિચાર કરવો અને બીજો જે ઇન્દ્રિયોના ગોલક ને વિશે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટા ને આકારે વિચાર કરવો એનો આકાર હું એ થી ખબર પડતી નથી એને સંપૂર્ણપણે જે જાણી લેવું તેને આકાર વૃત્તિ કરવી એક માણસ આખો દિવસ કામકાજ કરે પર જે કામકાજ કરે છે એને આકારે વૃત્તિ થવી જ જોઈ કામ કરીએ સરવાળે શું મળે એમાંથી આખો દિવસ કામ કરે અને સરવાળે તો ચાર પૈસા જ મળે એમ હોય તો આખો કામ કરે આજે આટલી આ મોંઘી મજૂરી એમાં તમે ઘરનું કામ જ કરવાનો આખો રહ્યા ત્યાં પાંચ રૂપિયા નીકળ્યા સરવાળામાં એટલે તમે કામ કરો જગત થોડું છે વૈરાગી વૈરાગી નથી પણ ઓજામાં લાલચ છે કમાણી ને એટલે એને એની મેળે જ એને વૈરેજ છે છોકરો વીસ વર્ષ નો થાય પેલાથી શાસ્ત્ર માં કોણ કે દીકરો કોણ કે બોલતા શીખ્યા હો પણ એનો આ અર્થ ક્યારે થાય એ છોકરો કાંઈ કામ કરે ને નકામી રાડીઓ લેવતો હોય કઈ તમને જ્ઞાન થાય કોણ કેના ના છોકરાઓ પણ શાસ્ત્રો વાંચે થાય ના પછી એ છોકરા નો ત્યાગ કરવો કરો કે ન કરો પેલા આકારે વૃત્તિ કરવી એને આકારે વૃત્તિ કોણ કરે અત્યારે સરવાળો નો અને જો ન કરે તો આત્મા કાર્ય થાય કેવી રીતે આ, ભાષામાં તો હેલું છે આપડે વાંચવા માં તો પણ અર્થ મોકલ જો તમે ખાવા બેસો તમને જ્ઞાન જ્ઞાન થયું કે આ ખાણામાં પડેલું છે પછી તમે ખાવી ના ખાય અને મજા તમને ગમે એ જ પદાર્થ હોય ભૂખ લાગી હોય તો એ જન્મરણ જ આપે છે એનું ફળ છે પણ એ આકારે આપણે ક્યાં કિનાવા દે તો પછી ઓછું જ્યારે ચડવાનું જ છે વિષય ને આગળ કારખાના હવું નાખે બીજા ને વિચાર થાય મારે કારખાનું નાખવું પાંચ પૈસા હોય ભલે પણ આવડત નથી તો એનું કારખાનું આલે કેમ ભાઈ નુકશાની મત જાય ભગવાને આમાં બધું હોય તો આપડે ખાવાની ખેડૂતો આપણે આ બધા સત્સંગી થયા સાધુ થયા એટલે દેશ થઈ ગયા સત્સંગી કેવો કેને, સાધુ કેવો અખંડ રહી છે કયા ગુણ આવ્યા ગયા રે છે પણ એને પાછી વૃદ્ધિ કોઈ આપડે વિચાર કર્યો નથી ને જોકે દાડે ન આવે કોઈને પણ એ ने क्या मस्तु देखी, चौक्स क्यू ते हरिभक्त घनाबला स्वभाव होगा लिया लगावे तो उपाड़ी लिया बान सारा मनस नो विचार न करे કારણ કે એને નક્કી કરી રહી છું હું કોણ છું મારાથી આ થાય કે નો થાય ઓકે અને કદાચ કર્યું તો કરવા ટાણેદ આવે કે પછી આનું ફળ શું ખબર પડશે તેથી મારું નાક કપાઈ જશે દેખાય આબરું વહી જશે એટલે એ ક્રિયામાં એ પ્રવર્તતો નથી અને જેને આ જ્ઞાન નથી એટલે એવડો એ ક્રિયા કર્યા કરે છે विषय ने कर दृष्टा ने आकार आत्माकार इतिहास एट हालता चालता खाता पीता सेवाओं करता है नही तो ते एक सारा में सारी क्रिया करो ते क्रियारूप थी जवा क्रियारूपार न तो क्रिया क्रिय रूप थो हम एक क्रिया हारी करे वेग मत कोई ना मैने आटे थी गये क्रिया एट क्रियाज रही सही सेवा रहे अखंड यादी होन्म मरण मैं आज हम तो बहु ऊंडाण छोड़े बात करो तो समझा जाए कठिन लगे भूकू हो बहु कठिन कठिन तोड़ पहला अपने जी जगत म रही छाव हर पर जगत भाव से आत्म भाव न जाए क्रिया थे ई टाणे आत्म भाव एनो खोवा तो नहीं ભક્તો હોય ભેગા રહેવા ભેગા રહેવા જઈ અને જગત ના જીવ ને બે નથી હોતા બે ભાવ તો દેહ જ ભાવ પાછળ આત્મભાવ આવે અને આવડા દ્રષ્ટા ભાવ અને વિષય ભાવ બે ભેળા છે ઈ બે ભેડા ઈ અને બંધન ખાવા દેતા નથી બે આટલો જ ફરક જો તમારે ખાવા દઈક ન દે તમારે જઈક ન જાય गुशंग मा गुशंग ये ने खवा देहनी क्रिया है मैं छई बदली जाए कहीं ओ कुसंग क्रिया कदले नही अपनी क्रिया ये बताया પણ વિષય ને આકારે વૃત્તિ થઈ ગઈ છે એટલે શું થાય છે કે અણખપતું ન ખાવ ક્રિયા થાય પાછી જમવું પડે જમવું પડે તમે આર્ય સંબંધી બેઠો હોય એને જમવા નથી આત્મા ભાવ એનો નાશ પામતો નથી દેખાય આપડે ખાતો હોય તો ભગવાન નાશ નથી પામતો અને ઓલા ને ગયો એને ત્યાં આવે છે जय अंतरण सावे जीवात जी रहे तेरे बाहर शरीर ते विषय विसरी जाए જે અંતરણ ની સામુ દ્રષ્ટા જોઈ રહે છે તે વિચારે કરી ને મન બુ ચિત અહંકાર એ સર્વ ના રૂપ ને જાણવા ઈ ભૂલી નહી મારું મન શું કામ કરે ચિત્ત શું કરે બુદ્ધિ શું કરે છે આપણે ક્રિયા કરતા હોય અને હું કોણ છું ઈ એની જાગૃતિ માં હોય એ જાજુ કાંઈ એક જમવા બાબત માં જ વિચાર કરો એવું બધા ગોઠવી દેવું છે ગામડામાં જોઈ ને પટલિયા ભોજન કર્યા હોય બધા સદા સંબંધિત વેવાયો આવે જમવા બે ચડે રમકે એક બટકું લઈને આના મોઢામાંથી એક આના મોઢા ફાસ પછી એવા જેમતા હોય કાંઈ આત્માનો સંબંધ જ નહિ ભગવાન ના ભક્ત જમે તિખળ માં નો હોય હોય દી અને એમાં ઓલા ને પણ એમાં ઘણી ઠેકાણે હું જાઉં ને ચડે રમતે હું તો ખ્યા કારણ કે અજ્ઞાન કેવલ પાંચ વૈસાની ખુમારી અને દોડા દોડી કરે જેમ ગાંડા વાજર ભેલા થયા હોય ને આજે તમે કેવલ એમ હા હોય ને તમારે બરાબર છે એ બરાબર જ છે એમાં અત્યારે તો દારૂ પીધેલા માંકડા કાંઈ ન મળે વાયદ્રાજી વાયદરા તો લાકડી મારત ઉભા તો રહે આ તો લાકડી મારત હવે મારે દ્રષ્ટાની વાત આવી ને એમાં બુદ્ધિ ઇન્દ્રિયો અંતઃ કરે છે ભગવાન ના ભક્ત ના કરે આ નાય કરે પણ બે દ્રષ્ટિ હોય તમે ગ્રસ્ત છો મારા ગ્રસ્તાશ્રમ ના ધર્મ ની તમે ઘરમાં રહેતા હો छता अनुसंधान न चूके आत्म भाव अंधारा न छूक राइ राहार करव घट बता है आत्म भाव न गांडा होने आत्मा तो उठो ही न रहे कऊ जेकड़ा करू बस हांसी मस्त कर રોકાય ત્યાં ઠર્યો એટલે ભૂલે નઈ ગમે એવી પરિસ્થિતિ ગમે એવી પરિસ્થિતિ માં જો આપડે સાધુ તો નથી પણ આના તો વિષય જોબ છે જ નહીં આપતો નથી આ ભ્રમણા જન્મ મરણ ને આપે છે ઊંડી વાત છે કેમ ચર્ચે જનકને ઘેરે છોકરા હતા કે નતા અમરીશને એ ભગત મટી ગયા પણ એની એને છોકરા થતા જેવી રીતે તમારે થાય એમ જ થતા કઈ બીજી રીતે નો થતા હોય પણ બે ની વૃત્તિમાં આજે આવડે માની લેજનક થઈને અમરેશ થી થઈ તો કહેવાતા છે કોઈ દી હે અને હવે તો આ સંસાર નો વ્યવહાર કોઈ રહ્યો નથી સંસાર જ ક્યાં છે જો શહેર માં પછી કરે પેલા બે મળી લઈએ આ તો એક જેમ એલો નરક કુંડ હોય ને વિષ્ટાનો હોય ખુ બિચારા કચકચ કચકચ પીડા કરતા હોય ને એમ જગત આખું કચકચ કરે પેલા તો મર્યાદા ઠીક થઈ પૈસા એક જ નહિ પણ પૈસા મળી ગયા હોય તો મારે નથી જોતા ખોટું બોલી પૈસા મારે ન જોઈ મળે વારલા આપણે ઘરની વાત છો પૈસા તેવાળે પૂછી પૈસા માંથી આવ્યા તા હાન લેવાયું પૈસા દેવા આવી ને અમે પૈસા અમે પૈસા દેવા આવી તો તમે પૂછો ખેડા પૈસા છે નાની વાત છે પણ આમાં જે વાત આવી ને એ તો વૃત્તિ વાત છે વૃત્તિ જયારે ઠેરે એટલે તમારો ગ્રસ્તા સમય તમને બંધનકારી નથી આ એટલે લગેલી વાત છે તો પણ એમને માની લે આ તો આ પરણે એટલે મારા જાણે સર્ટીફીકેટ લઈ લીધું જગતમાં જ્યાં જ્યાં રખડિયા કરે ભ્રષ્ટાચાર માં એ કઈ પરણેલો કહેવાતો હશે ખાવા પીવા માંગ કોઈ અટકાય છે આ કેનું પાણી ગળેલું છે નથી ક્યાંય કાંઈ અટકાય મળ અને ઉપદેશ હવે અમે થકી ગયા રસ્તે પીવું પી પછી અમે માથાકુરી કેટલી કરી અને વાતે હાજરી એને અમે કેટલાક રોકીએ એના મા બાપ અટકતા નથી હવે એ છોકરાને અમે અટકાવી અમે અટકાવી કેટલો અટકે ભલે ને થોડુક્રષ્ટાચાર પાંચ પૈસા મળ્યા એટલે હું મોટો બસ બીજ કઈ ન મળે મારે વધવાનું હે ભ્રષ્ટાચાર વધવાનો વધવાનો આ બધું ચારે બાજુ જોઈએ ને તો મે ખાય પણ આમાં જે લઈ ગયું આ જોવા શીખે જોતા જોતા જયારે ઘાટ બંધ થઇ જાય ત્યારે ભગવાન ની મૂર્તિ નું ધ્યાન કરવું એના ક્યારે ના રૂપ જોવા કયું યાદ આવ્યું કાંઈ ન આવ્યું હોય મને ખબર અટક્યા ગયા હાલ્યા ગયા કયું વાંદિયું નાચે છે એ ક્યાં જોવા તો શીખવું પડે ને એના માથામાં લકડી મરે નાચે બીજું ને મારો બીજા ને ક્યાંથી હાલ હે કેમ એમ ધર્મપ્રકાશ સામે વાંદીરા બરાબર ઓળખવા જ બધાય એના રૂપ ને જોવા રૂપ એટલે કાર્ય શું કરે છે અત્યારે આપડે અહીંયા કઈ કોઈક મો એની પ્રવૃતિ ખબર પડે બોલો લી આને તો જોશીભાઈ બઉ તળિયે થી વાંચવા જવું તરત એની ક્યાંથી તરત અર્થ બેસે અર્થ બેસે જીદા જીદા ભાવ નથી संकल्प <laughs> सामू संकल जो रहे संकल्पी वांद मारे ये बोल ध्यान न कर અને જે પંચ જિયો છે તે જયારે પોત પોતાના વિષય સામા જાય છે ત્યારે વિચાર બે પ્રકારે કરવો એક તો ઇન્દ્રિયો વિષયની સામા દોરીને જાય છે ભણવા માં આવ્યું હા શું આવ્યું આંખ છે એ ત્યાં જઈને વિષય ગ્રહણ કરે છે જીભ છે એની ઉપર પદાર્થ આવે ને ત્યારે ગ્રહણ કરે છે ચામડી છે એ નજીક થી ગ્રહણ કરે છે કાન ની વૃત્તિ ત્યાં જાય છે વિભાગ શું પાંચ માં આંખ કાન બંને વિષય સામે જઈને વિષય ને પકડે છે અને ચામડી નાટિકા એ બને પાસે આવે છે એનો શબ્દ કયો છે એમાં શબ્દ યાદ્ય ગ્રાહક કાન એ પોતે જાય છે લાય આવે કાન ની પાસે આવે એ કાનની પાસે કાન ની અંદર અને જીભ જીભ ની આપણે વાત કરી ના ના ખબર એ જીભ ને હા સ્વાદુ પર જીભ ને પદાર્થ ને અનદુ આદુ પડે અને જીભ ને હડાડવું પડે અડવું પડે અને આ ચામડી છે એ આવે છે વિષય ઇન્દ્રિયો પાસે આવે છે વિષય ચામડી પાસે આવે છે કાન ને શબ્દ નથી ખ્યાલ નથી કરતો પણ એમ લાગે છે કે પાસે શબ્દ પાસે આવે અને આંખ ને આંખ ક્યાં જઈને વિષય ઉપર જઈને ભાઈ જી પડે ત્યાર પછી પકડાય પદાર્થ ને ન ગ્રહણ કરી શકે નક્કી કરી ના છે ને આ બધું ઘર માં કામ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે તે જયારે પોત વિષય સામા છે बे प्रकारे एक तो जो विषय ने आकार इंद्रिओ थे विषय ने आकार विचार करव श्रिओ विषय तरफ जाए इंद्रिओ विषय ने आकार थे एचार करवो बोलो અને બીજો તે ઇન્દ્રિયોના ગોલક ને વિશે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટા ને આકારે વિચાર કરવો ઇન્દ્રિયોના ગોલક જો ગોલક ઇન્દ્રિયો ઇન્દ્રિયોનું શરીર માં સ્થાન અને બીજો તે ઇન્દ્રિયોના ગોલકને વિશે જે જોનારો દ્રષ્ટા છે જોવે છે કોણ આત્મા છે એ મન જોડાય છે મન છે એ ઇન્દ્રિયોની સાથે જોડાય છે ઇન્દ્રિયો વિષયની સાથે સંયોગ થાય ત્યારે કોઈ પણ વિષયની ક્રિયા સિદ્ધ થાય સિદ્ધ થાય તો આમાં દ્રષ્ટા કોણ જીવાત માં બોલો એ જીવાતમાં એ કોણ આ ખાવા બેઠો જોવા બેઠો સાંભળવા બેઠો એ જીવાતમાં પોતે જે ક્રિયા કરનારો એના ક્રિયાના ફળનો ભોગવનારો એ દ્રષ્ટા કે ક્રિયાના ફળનો ભોગવનારો જોવું જોવાનું ફળ કે અને તે દ્રષ્ટા ને આકારે વિચાર કરવો પછી વિષય ને આકારે દ્રષ્ટા ને આકારે એ બે પ્રકારે જે વિચાર છે તે એક થઇ જાય છે પાછો એક થઇ જાય બોલો तुटी जाए न जो एम नहीं खाए वस्तु छंधन करी रहती तूटी जाए संबंध तूटी, तूटी।, तूटी जाए બે એક થઈ ગઈ તો આ રીતે સારા સાર નું સમજી ગયો મારે ન ખવાય જેવા કહ્યું એટલે કઈ વીંછી બહુ સારો જરાક લઈ જાય તો નો દાય ખસું દોરડું હોય એ આખે દેખે તો એ પકડવાનો ભાવ થાય દોરડું તો બોલતો નથી પણ આ હુવાળું દેખે મા કારણ કે બે નું જ્ઞાન થઈ ગયું એવું એક વિચાર થઈ ગયો વિચાર એક થઇ જાય ઇન્દ્રિયો વિષય લગી જાય એના જે ગુણ દોષ અને પોતે આત્મા હું કોણ છું એટલે બે નું જ્ઞાન જયારે થાય એટલે એને વિષયો પરાભવ કરી શકતા નથી શું પરાવ કરી હા વિષય ભોગવે ખરો બરાબર પણ એને પરાભવ કરી શકતા નથી કારણ કે એનું જ્ઞાન છે જગત ના જેવી જ હોય છતાં એને બંધન કરતા નથી અને ઉજન બંધન કરતા છે અભ્યાસ કરવા જેવું છે એમને ન ખબર પડે છે ઊંડો છે કરી ને વિષય માંથી એમ ને તોડે તો તે વૃત્તિ વિષય માંથી તો વૃત્તિ ને વિષય માંથી પ્રીતિ મટે નહીં જો હવે શું આવ્યું જો આ યથાર્થ જ્ઞાન હશે અને વિષય માં ચોંટેલો દેખાતો હોય ચોંટેલો હોય નઈ ખાતો હોય પીતો હોય વ્યવહાર બધ હોય એવો ને એવો કરતો હોય છે સંસારી દેહાબીમાની જગત ના જીવો એને પોતાના જેવો દેખન પણ હોય નહી એના જેવો વિષય ભોગવે ને વિષય નું ન હોય એના ભાગવત નું જોઈ જબલા ને આથી ને સાંભળ્યું હજી થયે અબળા પાક હજી તબળા પાક રેજો પાખે લીખ્યો પૂરેપૂરું જાણે જોતા બે માનો બે બાપનો ભગવાન ના ભક્ત ની ક્રિયા અને જગત ના જીવ ની ક્રિયા એ બે એક હોય જ નહી એટલે જગત જીવો ભગત ને શકતા નથી પછી ભક્ત ગાયું છે જગતડા ભગત સમજ્યા બીજા બોલનારા ગાનારા શું સમજે ને આ મૂળ ઊંડા છે એટલે જગત ના જીવના જેવી એની ક્રિયા દેખી અને એનો જો અવ લઈ તો લેવાય અને જો બળાત્ કરીને વિષય માંથી એમ વિચાર વિના જો બળાત્કાર કરીને વિષય માંથી તોડે તો તે વૃત્તિ ને વિષય માંથી પ્રીતિ મટે નહીં નાખી છે એટલે વિષયની વાતના મટી જાય માટે જ્યાં સુધી ઇન્દ્રિયો ઇન્દ્રિયોની વૃત્તિ વિષય સન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાન ધ્યાન કરવું નહીં અને જયારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાન ધ્યાન કરવું સ્થિર ક્યારે થાય ઉપલા વિચારો એ નક્કી થાય ત્યારે ટીવી જેન આ ધ્યાન કરવા જોડા વૃત્તિ સ્થિર થયા વિના વૃત્તિ સ્થિર થાય કેમ એ પેલું કયું વિષય નો વિચાર કરે અને દ્રષ્ટા નો વિચાર એ બે ના મધ્યમાં જયારે વિચાર સ્થિર થાય એ પછી ધ્યાન કરાય आ, क्रिया एनी है, मकत क्या खरु साधु केव ए प्रमाण जो आप के हो ये हैं, तो, तो जाने बराबर पी अपने अपन ने साधु कहवाई जगह વચેના મરે બોલે ભાઈ બરાબર છે ને છે જો થવા માંગે છે કે નબળા થવા માગે થઈ તારે છેતરવાનો આશય થયો નથી હારા અને હારા થવા છે એ છેતરવાનો આશય છે ઘરે છોકરા રમે તો નિર્લેપ છે ત્યાગી ત્યાગી ની રીતે નિર્લેપ છે ગ્રસ્ત છે એટલે ખાડા માં પીયા એવું નો મનાય આ સ્થિતિ કેળવવાની પહેલી વાત ખાવું પીવું બેસવું બોલવું ચાલુ જગતનો બધો વ્યવહારું પીરસે એમાં લહણ ની ચટણી આવી હોય તો હાથોરી વગત હોય તો ચમકે ભાઈ શું ખીચો લઈ લઈ લખે સર કોઈ જ ખાટી હવા ધારો આવે આમ કરી દો છોકરા હોય જગત ના જીવો ને છોકરા હોય અને છોકરા એક જ રીતે જન્મે છે છતાં આવડવા નિર્લેપ હોય અને ઓલો બંધન માં હોય આ સ્થિતિના વિષય ને આકારે વૃત્તિ અને દ્રષ્ટા ને આકાર એ બે ની વચ્ચમાં સ્થિર થાય છે જગત ક્યાંથી દેખે બોલો થઈ એ મારા પૂરો થઈ ગયો સાચા આવ્યા છે जय बा वर्त हो तेरे चोखो विभाग कर वर्तव तक नही जयताकरण सन्मुख जो तर स्थूल देह ने विशारी देवी बाजू आह मैं वर्त हो सूक्ष्मेहारी दू અન્યાય આપતો નથી ને ખોટી વૃત્તિ મારી ન હોવી જોઈ ને અને છતાં ખુલ્લું દેખાય ગા ગુનેગાર છે એ દંડ કરે એટલે નિર્દય થઈ નથી કરતા એ કોઈક મર્યાદાને આધીન છે અને ક્યાંક ઈનામે દઈ દેવાય માફી આપી દેવાય ફલાણું બધું ક્યાંક એમાં સ્થુર દેહમાં જીવ જયારે વર્તતો હોય ત્યારે અંતઃકરણના ઘાટ ઉપર બહુ ન જાવ સંકલ્પ ન કર્યા કરવા અને સ્થિર કરવાની મહેનત કરવી સ્થિર થાય આસન જીતા પછી ભગવાન ધ્યાન આવે અને ઓઇલો પહેલાથી ક્યાંક અમારાથી ન સંકલ્પ થાય છે અને દ્રષ્ટા અને દ્રશ્ય જે વિચાર છે એ વિચારે કરીને એમ સમજવું છે દ્રષ્ટા અને દ્રશ્ય તે અતિશય જુદા છે એમ સમજીને દેહ ભાવ તે દેહ ને વિશે दृष्टा चैतन्य चैतन्यम बाहना भेद्य अभेद्य अजर अमर ज्ञान रूप सुखरूप सत्तारूप ए सर्वे आत्मा भाव से કોઈ કાલે આપણે આપણી મેળે સમજી લઈ દેહ ના ભાવો કેટલા છે આત્મા ભાવ ના કેટલા સંકલ્પ થાય છે જેમ રાજા હોય તે જ સુધી શત્રુ નું બળ હોય ત્યાં સુધી રાજગાદી બેસી ને સુખ ભોગવે નહીં ભોગવે અને જયારે શત્રુ માત્ર નાશ થઇ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ તેને ભોગવે છે તેમ જે ભગવાન ભક્ત હોય તેને જ્યાં સુધી મન ને ઇન્દ્રિયો રૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કહ્યો એવો જે વિચારો આત્મભાવ અને જયારે મન ઇન્દ્રિયો ના ગાટ સર્વે શમી જાય ત્યારે પરમેશ્વર ના સ્વરૂપ કરવું એથી વચના એવી રીતે સારંગપુર નો બહાર या भगवान महाराज जी के करता